સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વરતાલમાં આંબા હેઠે ચાર પાટીદારે મહારાજને કહ્યું છે મહારાજ તમારા ચરણાર્વિંદ સામો જોઈએ છીએ તો તમે પુરુષોત્તમ જણાવો છો ને તમારા શરીર સામું જોઈએ છીએ તો તમે મનુષ્ય જેવા જણાવો છો ત્યારે મહારાજે કહ્યું જે વૈરાટ બ્રહ્મા છે તેણે તેના પચાસ વરસ ને દોઢ પોર દિવસ ચડ્યો ત્યાં સુધી આ ચરનારવિંદની સ્તુતિ કરી ત્યારે આ બે ચરનારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે પછી તમારે તો સૂજે એમ સમજાય પછી વળી પૂછું જે ઘણે ઠેકાણે સભા દીઠી છે પણ આમ એક નજરે તમારી સામૂહ જોઈ રહ્યા છે તે કેમ સમજવું ત્યારે મહારાજ બોલ્યા જે હું સદ્ગુરુરૂપી સૂર્ય પ્રગટ છું ને સર્વે કમળ ખીલ્યા છે તે મારા સામૂહ જોઈ રહ્યા છે પછી તે સત્સંગ કરીને પોતાને ઘેર ગયા એ મુમુક્ષના લક્ષણ છે સ્વામી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક બાળીને કહ્યું જે હે મહારાજ તમે તો બહુ ભૂંડું કર્યું ત્યારે મહારાજે કહ્યું જે શું ભૂંડું કર્યું ત્યારે તે બોલ્યો જે બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી એ બહુ ભૂંડું કર્યું ત્યારે મહારાજ બોલ્યા જે હું અનિર્દેશથી આવ્યો છું કે ત્યાં હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાડવો છું તે મારી સુગ ચડી ગઈ છે નીકળતો કાંઈ નોખા રહેવા નથી તે મહારાજની સુગ છે ત્યાં સુધી નોખા રહેવાય છે નીકળતો ભેગા થઈ જશે ને વળી કોઈકે પૂછું જે પુરુષનું મન ક્યાં રહેતું હશે પછી મહારાજ બોલ્યા જે આજ જ અમે વિચાર કર્યો છે જે પુરુષનું મન સ્ત્રીના ગુહી અંગમાં રહે છે ને સ્ત્રીનું મન છે તે પુરુષના ગુહી અંગમાં રહે છે એમ સર્વેના અંતર કહી દીધા સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે લાખમણ લોઢાની લોઢી દગી હોય તેના ઉપર એક બે પાણીના ગળા ઢોળીએ તેણે કરીને ઠરે નહીં ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો દસ પંદર દિવસ સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે ત્યારે માન માંડ ઠરે તેમ પંચ વિશે કરીને તો જીવ ધગી જાય છે તેને એક બે દિવસ રહીને જાણે જે ટાળો કરી જાઉં એમ ટાળો થાય નહીં ને જેને ટાળો કરવો હોય તેને તો દસ પંદર દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે ત્યારે વાત માહી પેસે પછી ટાળું થાય છે ને સાધુ પાસે કોણ આવે છે અને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં એમ કઈને બોલ્યા જે તીન તાપકી ઝાર જર્યો પ્રાણી કોઈ આવે તાકુ શીતલ કરત તુરત દિલદાહ મિટાવે કહી કહી સુંદર બેન રૈન અજ્ઞાન નિકાશે પ્રગટ હોત પહેછાન જ્ઞાન ઉર્ભાનુ પ્રકાશે વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ ભવ દુઃખ કાટત જંતકો કહે બ્રહ્મ મુનિયા સંગ અનુપમ સંતકો એવો સત્સંગ મળ્યો છે પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા જે રાજભયો કહાં કાજ સર્યો મહારાજ ભયો કાહ લાજ બઢાઈ શાહ ભયો કાં બાત બઢી પત શાહ ભયો કાહ આન ફિરાઈ દેવ ભયો તો કાહ ભયો અહમ એવો બઢ્યો તૃષ્ણા અધિકારી બ્રહ્મ મુનિ સતસંગ વિના સબ ઓર ભયો તો કહા ભયો ભાઈ એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી સ્વામીએ સર્વે ધામના મુક્ત સાથે પ્રશ્ન ઉત્તર કર્યા તે કોઈ મુક્ત જીત્યા નહીં તે વાત પોતે કરી પ્રથમ તો જાણે જે હું બદ્રિકાશ્રમમાં ગયો તે બદ્રિકાશ્રમના મુક્ત મને પ્રશ્ન ઉત્તરમાં જીત્યા નહીં પછી જાણે જે હું શ્વેતદીપમાં ગયો ત્યારે તે શ્વેદદીપના મુક્ત પણ જીત્યા નહીં પછી જાણે હું વૈકુંઠમાં ગયો ત્યારે તે વૈકુંઠના મુક્ત પણ જીત્યા નહીં પછી જાણે હું ગોલોકમાં ગયો ત્યારે તે ગોલોકના મુક્ત પણ જીત્યા નહીં પછી જાણે હું અક્ષરધામમાં ગયો ત્યારે તે મુક્ત સાથે મારે બરોબર પ્રશ્ન ઉત્તરમાં ઠીક પડ્યું પછી ગોપાળાનંદ સ્વામીને કહ્યું જે આજ તો આમ થયું ત્યારે ગોપાણંદ સ્વામી બોલ્યા જે મહારાજે એમ જણાવ્યું જે બીજા ધામના મુક્તનું જ્ઞાન આવું છે માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન તો અક્ષરધામના મુક્તમાં છે કે અહીં એકાંતિક સાધુમાં છે પણ બીજે નથી ને બીજે તો બીજું જ્ઞાન છે સ્વામી રે સ્વામીએ વાત કરી જે બીજે ક્યાંય જીવ અટકતો નથી ને મહારાજને પુરુષોત્તમ સમજવા ત્યાં અટકે છે જેમ ગુજરાતના ઘોડા છે તે લાંબા બહુ ને કાઠાળા બહુ પણ જ્યારે ધોર્યો દેખે ત્યારે અટકે છે તે કાપી નાખે તોય ડગ દે નહીં ને સામું ખાસડું ઉગામ્યું હોય તો ક્યાંય ને ક્યાંય ભાગી જાય ને અલૈયાખાચનના ઘોડાને ચડાવું કરવા હોય તેને બસે છોકરા ગોટાવાળીને ઊભા હોય તેમાં વચોવચ નાખીને ચડાવ કર્યા હોય તે ક્યાંય અટકે નહીં જેમ સામત પતંગ પાંચસે બખતરિયા ઊભા હતા તેમાંથી મોટેરાના દીકરાને મારીને આવતા રહ્યા એવી રીતનો જે હોય તે ક્યાંય અટકે નહીં એ ઉપર છંદ બોલ્યા જે તુરી વેગવંતા જરીસા જઠાણમ દિયન્તા ઉડાણમ જેહી મૃગડાણમ સચે વાગરાગમ નટ્યાં નચેરી દિન એક હોશી સબે ખાખ ટેરી એ રીતના જે હોય તે ક્યાંય અટકે નહીં